ધર્મ તથા સામાન્ય પણ ધર્મ અર્થ અને કામરૂપ જે પ્રવૃત્તિ પણ એકનું જ્ઞાન જ વૃદ્ધિ પામે પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામી સિદ્ધ દશા ના આવે અને સ્વામી એટલી બધી શક્તિ આના કરતા કેવું વધે અંગે ઇન્દ્રિયા નિવર્ત્ય પરાયન જે છે તપ ત્યાગ વ્રત કરીને ઇન્દ્રિયોની શક્તિ થી એને પરગતિ થાય છે એટલે સીત દશાને પામે છે આ જે આત્મા તરફ જાય છે ને જ્ઞાન એની રહે છે પણ આની વૃત્તિ વધારે આ વધારે આમાંથી સીત દશા પ્રાપ્ત થઈ એ ઇન્દ્રિયોની શક્તિ કેવી રીતે ક્ષનત્યાગી પરોવત દેવ ગુરુ સાહત તેમાંથી આવ્યું યોગા વ્યાસ્ય કરીને આટકે એમ લાગે छो खरी क्रिया क्या एट कोई जा सके शास्त्री पड़ू हो जय वंच ત્યારે દ ભગવાન નો ખબ છે એ જરાક ઊંચા નીચા થાય સાંભળી પછી મદદ મળે એવું જોવાનું મળે જોવાનું ક્યાં મળે એટલે એની શક્તિ કેમ વધે કેમ નો વધે નિર્ણય કેમ કરવો કાંઈ ક્યાંય જોવાનું ખરું प्रवर्वाद माने आत्मा स्वरूप ज्ञानी वृद्धि पमे कही तो आम योगाभ्यास नक्की પ્રવૃતિ આ દ્રષ્ટાપ ત્યાગ કરે અને રાખે ત્યારે ત્યાગ થાય નઈ પ્રવૃત્તિ વાળાથી એ જયારે વૃત્તિઓ પાછી વળે ત્યાર પછી ની વાત ફેર વાંચો એ જો ધર્મ અર્થ આવે છે ને એની ઉપર બે લીટી સમાધિ કરીને તુલ્ય ભાવ ને પામે जीव ब्रम कहवासुखी सिद्ध दशा प्राप्त थाय उ शांति कई मेल आहा। आहा। बाकी आटल पाछू वालवा पांच जना हारा बेसी ने આજે તો પાછી વૃત્તિ ભગવાન ભગવાનમાં જોડાવું આત્મા શું છે પરમાત્મા શું છે એવી વાતો કરતા છે ને ભેગા થઈ ને જો આખેજ છે માળવિયા મધુરી માલવિયા વાળા બેડા થાય હવે નથી સામે કોઈ નઈ હવે ખલાસ થઈ ગયો એના મુખ્ય સંચાલક ત્યા પછી ખલાસ થઈ ગયો હવે નિવૃત્તિ એટલે છોકરા કામ કરતા હોય અને ઘર માં આનંદ હોય એનું નામ નિવૃત્તિ માને આ લોકો અને ભેગા થાય એ આત્મા સન્મુખ વૃત્તિ કેમ કરવી એની વાત કરતા હશે ને બધા હોય એ તો આપડે જાણીએ એજ હોય બીજું હોય નઈ પણ આ ડાયા ડાયા એમ કવું ને કરે આપડે નિવૃત્તિ ભરાયણ વાળા છે આ પ્રશ્ન એને માટેની વાત છે હાચીઓ હવે એને જો ખોલવા જાવ તો બહુ એ બહુમતી હોય જ નહી અલ્પમતી માં અલ્પમતી થોડા માણસો હોય આપણે કેન્દ્ર માં રાખીને કામ કરે એવા કેટલા બાકી તો બોખી કાજુકા બે હિજન કલાક ને બે કલાક ના પાસ આપડે નિવૃત્તિ આવી ગઈ એમાં આત્મસન્મુખ વૃત્તિ રાખવાનો દાખલો કર્યો આત્મા સંતોષ નો માનીએ છે જડતા નો ધરતા નો એને નક્કી કરી રહ્યા હવે આપડે બરાબર આમ દહી ગયા એટલા નિવૃત્તિ થઈ ગઈ અરે ઈ નિવૃત્તિ કેવાતી છે जो करो, घाट ना, ए, आ, भी तो लांबी म गो गोविंदी भाई ते वचनामृत कटाइन भारे આ યુગમાં આ વૃત્તિ નાશ પામી છે ખૂણે ખોળવા જાવ તો ભગવાન જ્યાં રાખી હોય તો ભલે એકલા પૂરતી કોઈ હશે તો એને તમારી ભરવા નથી તમને એના આશ્રમો પાછા અલગ અલગ બંગલાઓ કામ કરનારા હોય મહાપ્રભુ નો સંપ્રદાયો માત્ર જોઈ લ્યો છે આ ભાગ માં સંપ્રદાયો માત્ર હોવા મને ન મળે કારણ કે એને માની લીધું કઈ કરે શું નો આવડે ઈ પાછો વળેલો કહેવાય ને થાય મજૂરે બધા મજૂરીઓ જાય આ જગત માં આ માર્ગ માં આજ ગોખાઈ ગયા કઈ ન કરી ને એટલે નિવૃત્તિ કેવાય ગયો સમજાવો કેમ તમે ખરી રીતે તો પેલા જે કઈ પ્રવૃત્તિ કરી હોય એનાથી જો આ માર્ગ માં કેમ દેવ સ્વામી ઊંધી દુનિયા છો અને મારું ભગવાન બાંધા ઊંડ્યો તેથી આઠ રોટલા કમાવા માં આઠ કલાક કામ કરતા હોય તો અઢાર કલાક નિવૃત્તિ સમજો નાના છો આજે આ ધંધો પાછો ઉપાડો નહિ હો નિવૃત્તિ નો એમ મોહન પ્રસાદ નો ક્યાંય અડગ એટલે નિવૃત્તિ નિવૃત્તિ કેમ થવાય એનો કોઈ વિચાર કરનાર કોણ ગ્રસ્ત તો બિચારા એ પોતાની બેલે બગીચો રચ્યો એટલે એના આચુ વારું કહી જશે બગીચામાં રોકાઈ ગયા એટલે એને માટે બગીચો કર્યો એટલે અમે નવૃત નિવૃત્ત થયા પણ પોતાનો મન નો બગીચો હોય હવે આવડાય નો જોડાય આ માર્ગ ને જીવ ન લગભગ માણસ માત્ર અત્ર મા રોકાઈ ગયા છે મોક્ષ પદાર્થ તો વટાવવામાં બોલવામાં આપડે છીએ મોક્ષ ને અર્થે કરવું માળખું તો બદલાવું નથી ઈમનધ્યું માળખું રાખવું ને મોક્ષ જઈ પાછું ઓ બસ એક પંચે જોખમ માં ચણોઠી નો વાપરો હા એમાં વાપરો ખરા પણ ચણોઠી નું ચણોઠી વાર હોનું માગે તમે આપો ખરા કારણ કે એને રચેલો બધી જ બસ એજ મારું પ્રભુ નું કામ પછી જાડી ભાષામાં ગોઠવી દે છે પૈસો મારો પરમેશ્વર ગુરુ અને છોકરા જીવ પ્રાણી માત્ર આ મનધાર્યું ગોખી લીધું હવે એને પ્રભુ ની સાથે પછી મેળ કેમ રે બોલો દેવ પ્રસાદ ખોટું હોય તો પણ આ ગોખી રાખો છો ને એ મને કઈ ન કરવું વચનામત મેળ આવે એ અમારે ગોવિંદ ભાઈ વચના વડે ગોખી રહી અને મને ગાને કોટલે કઈ તો ખુબ નિર્દોષ છે તો એ જો બોલે પણ હમજાય તો વિચાર કરજો હા બરાબર જો વાંધો એ પાઠ કરી લીધો કેટલે ના તો જ ને સાહુ પાઠ કર્યો હમજાય એમ સાધુ ન બોલ્યો આવડા બોલ દેખજો ઊંડાણ માં દેખજો ધર્મ અર્થ ને કામ ગમે એવો વિદ્વાન ધુરંધર કહેવાય જગત માં હોય પણ એ ધર્મ અર્થ કામ માં જ હોય એથી આગળ ક્યાંય હોય કોઈ આત્મા માયા થી છોડાવી અને પ્રભુ માં દોડવું એ બોલવામાં હોય કર્તવ્ય માં ન હોય બોલવામાં હોય ખરેખર ભરતખંડ સિવાય કોઈ દેશ માં આની વાતે નો કોઈ કરતો હોય આમ દેશ કાંઠે પલાણા મહર્ષિ ફલા તપસ્વીર ફુગ ના ગ્રાહકોને માટે આ બધું બરાબર છે પણ આત્મા ને પરમાત્મા ની આરે સંબંધ જોડવામાં આવે કાઢેલો ન આવે વૃત્તિ બદલાવી જોઈએ ખબર વાત તો કરે ખબર હોય તો પણ ખબર આવે ક્યારે ખપ જાગવો જોઈએ ને જો ખબર કામ આવે દુર્ગણ આપણા વર્ગ આપણે દાયા થઈ ગયા હવે આપડે ભગત થઈ ગયા ક્યાંથી આવે એમ કોટલી ને બુચ દઈ ને પાણીમાં આપણો આત્મા એને તદ્દન બુચ દઈ અને રાત્રિ દી મંજા પાણી આવશે મલ્લી પામ અક્ષર સામે આવે ને પાણી વચના માટે આવે એવું ખરું બોલશે નહી કોઈ હું કમતો અને આ સંસાર માં તો દાંત જ આવે મને ફલાણા બાપુ નો આશ્રમ ને ઓલિયા બાપુ નો આશ્રમ ને આ મહાત્મા જોગી નો આશ્રમ નહી જેને તપ તથા નિવૃત્તિ ધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્ય પણ હોય અને ધર્મ અર્થ અને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય तेने तो समाधि वृद्धि प्रवृत्ति मार्ग वाला दशा न पनकादी लखी एम तेुराम हम उतारी पड़ा गृह राज्य विक्षेपो तो येने उत्तम स्थिति में लाइप होता ऊंची स्थिति मुक्या प्रवृति नई निवृत्ति हो तो भजन भजन તમારે છોકરા કામ કરનારા થાય નિવૃત્તિ આવતી કઈ પૂરતો બહુ જ આરોપ થઈ ને બે છોકરા આવે ગયા થી નિવૃત્તિ ના લક્ષણ જ અને ત્યાગાશ્રમ ને તો મોટામાં મોટી આટી સાના કરતા કારણ કે જગત ભાઈએ લાગવા માંડ્યું એટલે એમ મનાવી તો ખરેખર ભગવતી એટલે એને તો આવે કેમ અક્ષરશી શું કહો આ વિચાર કરવા માંગે સૌ બધી આપણે પણ એ માલિપા એવું બેસી જાય છે અને ચોખ્ઠું કે હવે આપડે તો ખરેખર કેવી રીતે પૂર્ણ છે અને પછી બીજું પાણી નાખવું ક્યાંથી આવે ભાઈ હે આ ખોટા મિથ્યા ધીમા ને આપણે ઘડો છલકારી દઈએ છીએ પછી બાજનું આવે ક્યાંથી એ તો મૂર્ખ કહેવાય એ તો મૂર્ખ કહેવાય ખરું એટલે આપણે દાયા થઈ ગયા હવે પણ આવે ક્યાંથી જોવા ના આવે બધા એટલે બધા કરતા આપણે નક્કી થઈ ગયો ને કિર્તન બોલે આવે ત્યારે એનું તો માન લઈ બેઠા આપડે ડાયા લે આપડે ભગવતી હવે આ ચડવાનો વખત આવે કે બિચારા વચ્ચે વંચ આવે છે હો આપડે હમેશું છે બોલો બે ઉપર બોલતા નથી ખોટા મિથ્યાભિમાન માં આપણે દાયા થઈ નાતા મારા થાય પછી હું આવ્યું અને જે સિદ્ધ હોય ભગવાન ના ધામ ष्ण भगवान गीता कहूम तो जनक नी थे क्या श्लोक यागति संयमी જેને વિશે ભૂત પ્રાણી માત્રા છે તેની કોયરે સંયમી પુરુષ સુતા છે માટે જે પુરુષની અંતરાત્મા સંમુખ દ્રષ્ટિ વર્તતી હોય પછી બીજો અંધકાર દેખાય ને એ બાજુ તો હવે પડદો પડી ગયો હોય ઇન્દ્રિયો દેહ ઇન્દ્રિયો અંતઃ ઉપર એટલે પછી એની પર જવાનું જ નઈ ને બાણ બંધ થઈ ગયા હોય शून्य भाव से। तमें तमारी दुकान तमारे बदले वर्ते चलावता चला तो चोवीसे कलाक मारी दुकान चाला तुम मालिका अः कोई चुकाये આ માર્ગ માં કઈ નો કરતો હોય તો એનું અખંડ ભાવ જાગતો રહેલા મોડા દેહ ભાવ આત્મભાવ એને જરૂર વિચાર કરી ને અલગ રાખતા શીખવા જોઈએ અલગ પડી નઈ શકે અલગ રાખતા ભાવના અખંડ જાગૃતિ માં તો રહે અલગપણા ને ઈ ક્યારે ખબર પડે આવીને આપણને ન રૂચે એવી ગાય રૂપે શબ્દ બોલો જો અલગ પડેલા હશું તોફાન કરવા તૈયાર નહીં થાય એને હસી કાઢશ અને બરાબર જો માલીભાઈ નોખા નહીં પીડ્યા હોય એના તો એમાંથી શું ઉભું થાય કેવો આવી જાય આત્મા તો પાછો દેખાય જ નહીં એમ ખબર પડી જોશું ભાઈ અને રાખવું પડે અમારે સાદુ થવા પેલા આવતા ને ત્યારે જૂના સાધુ શીખવતા સાદુ થવું છે ને હા સાથી સાધુતા પછી કે છે કે તકી સાધુ થાય તો બધા સાધુ ગાંધી હું હોય ખાસ તને કેશે ગાડલું પથરાય નઈ હોય ગમશે ગમશે કે છો એમ નહી હો આપશે જ નહીં કોઈ દી તો કેમ થશે મોઢું મંડળ ફગવા થોડું થોડું ધીમું પડી જાય આ એમાં દેખાય આવે કે આને લાડવા પીરસાતા હોય રોટલો આપે તો કે એવા આગળ બઉ શીખવાડતા હાલ તો કોઈ શીખવાડતું નથી હોદુ થાવું કે ન થવું બધી ખબર પડી જાય એમાં આ વચના અમૃત શું સ્વામી છે એનો મારું છે હંમેશા વિચાર કરતા હશો ની દ્રષ્ટાપણા નો એનો વાંક નથી એ કઈ નાની વસ્તુ નથી ને ઉપાધિ માત્ર છે દ્રષ્ટા અને દ્રષ્ટાપણા નો ત્યાગ એમ વાતાવે આ કોષ્ટક જવ વાત કરો છો તો સારી વાત બહુ જીવવાની તો અમે જાણતા હોય એ આવી ઉમતી વસ્તુઓ ધર્મ ના સ્થાનોમાં જાઓ આજના યુગ માં આ વાતને કરે છે જ પણ મોટા મોટા આચાર્યો કેવાય ધર્માચાર્યો એટલે એ વાત કરતા હશે ને કરતા તો ઠીક કરે તો સમજે ધર્માચારીઓ જ સમજતા નથી કારણ અભ્યાસ નથી બીજો કાંઈ એનો ગુનો નથી બસ આ દુનિયા માન ને મોટમ પીવું રજવાડા ઠેઠ લાગી સમજ્યા ને સમજી મૂકો તો સારું ઘણું જરૂર મૂકાવે છે જમજી ત્યાં જમ આવ્યા ને એને હું કહ્યું એનું લઈ લીધું લઈ લીધા પછી આ જમ જેવો પાછા સમજી મુકો તો સારું ઘણું જરૂર મૂકાવશે એના જમના જમ પાડે બીજા કોકાવશે તો પાછા તૈયાર થતા હશે હવે લગભગ લગભગ એની તૈયારી થતી કારણ કે અત્યારની આપણે આ જગત ની પરિસ્થિતિ જોઈએ તો જમ બીજા તૈયાર થવા જ જોઈએ જેના હાથમાં છે પણ યુક્તિ એ કરીને ચૂષણ નીતિ થી આ જગત હાલે છે ત્યારે કોઈ બીજી રીતે હાલતો નથી ઓલા રાજા ઓ ખાતા આ એક ના ઠેકાણે કેટલાય રાજાથી હાલ્યા સમજાવી રસ્તે લાવવાના માટે છે ત્યારે એ મહિમા ને ઓબુજાવાનું ખાવા શીખ્યા એ ઈશ્વર ના તો ગુનેગાર છે બધા એ જો બોલો સમાધિ વાળા આ પ્રશ્ન નો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂચે છે સમાધિ વાળા ને જ્ઞાન ઓછું થઈ જાય છે પણ એમ નથી જાણતો જે હું દેહાભિમાની છું સમાધિ હું કહેવાય વાત તમારી આવી પેલા આગળ જાય એટલે સમાધે આ ને સમાધિ માં ઇન્દ્રિયો અંધાકરણ ના ભાવ ટાવે અને અખંડ જાગે એટલે સમાધિ ઓછી જે છે એના પણ આનો ત્યાગ સ્વતંત્ર ઇન્દ્રિયો જ્યાં સુધી જાગૃતિ છે ત્યાં દ્રષ્ટાપણું છે એ મહારાજ હે મહારાજ એની સ્કૂલ હશે ને જોશી ભાઈ ક્યાંક તો મળતી નથી અને જ્યાં સ્કૂલ છે ત્યાં એવા વિદ્યાર્થી પહોંચતા નથી બોલતા એડમિટ કરતા નથી કઈ નહીં પરીક્ષા લેવાતી હતી એ હા એ જો હોય પણ એમ નથી જાણતો જે હું દેહ છું તે મુર્ખાઈ માંથી કઉ છું માટે સમાધિ તો દેહ ઇન્દ્રિયો અંતરણ થી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાન વૃદ્ધિ થાય છે અને પાછો ઇન્દ્રિયો અંતરણ આવીને વર્તે તો પણ પોતાને સમાધિ વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં દેવ પ્રસાદ વધારે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 તેનો નાશ થાય નહીં તપ નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગ નો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો અંતરણ શક્તિઓ પણ વૃદ્ધિ પામે જોવા જ્ઞાન અને વૃદ્ધિ પામવાનું પ્રવૃત્તિ માંથી પાછા નિવૃત્તિ માં જાય અને નારિક ના જેવી ગતિ ને પણ પામે વાંચતા ભગવાન આવતું હતું ભગવાન હા ભગવાન ના કલ્યાણકારી ગુણો ભગવાન ના ભક્ત માં કેમ આવે છે આખો પ્રશ્ન છે ઈચ્છા તો પ્રબળ છે ત્યારે ભગવાન ના ગુણ આપણા માં આવું વાત છે આવી ગયા એમ આપડે માનીયે ભગવાન ના ગુણો એટલે એમાં ભગવાન શબ્દ પણ આ જગત માં ભગવાન શબ્દ ને કોણ ઓળખે ભગવાન એટલે ભગવાન થાય પતિ આમાં એવું આજે અંતરગ્રો દ્રષ્ટા નો ત્યાં કેમ જયારે સન્દુક જાય આત્મા કરે છે ભગવાન ખરું હા હવે ભગ ક્યાં ગુણ ક્યાં મુખ્ય છત છે ગુણો ઈ જેમાં હોય તે ભગવાન કહેવાય ભગ અને વાહ માટે બોલી ગયા હાચા છે ખોટા નથી છ છે ને એ જોટલા છે ૈશ્વર્ય છ થાય પાલન અને ઉત્પત્તિ સ્થિતિ ઈ ભગવાન જ કરે છે અને ભગવાન ના જ ગુણો છે આ ઘડીએ તમને ક્યાંક દાન દેવા બેહડ્યા હોય બધાને આ પ્રમાણે સમાન આપી દેવું એમાં અજાણ્યા આવે અને જાણીતા આવે જાણીતા હોય તો પ્રસાદ જરાક આંગળીઓ પહોળી કરીને દઈ દેવાયો અને તિરસ્કાર જેવો કોક આવ્યો તો દેવું તો પડે પણ આંગળીઓ ફરી જાય આ પોળી થઈ જાય હોય ईश्वर यानी कोई दिवस आंगली आकड़ी पोड़ी थी हकवी रातम जा न्ञान शक्ति बल ऐश्वर्य वीरियपत्ति स्थिति प्रलय ત્રણ કામ કરવાને માટે ભગવાન ઐશ્વર્યો રાખ્યા જો ભક્ત થયો ઈ ગુણો આમાં આવે છે ઈ ગુણો આમાં આવે છે ભગવાન કઈ અજાણ્યું હોય જ્ઞાન શક્તિ જ્ઞાન અને એવું ચારે બાજુ અજાણ્યું નથી હવે થઈ રહ્યો ઓછું છે નબળું છે એવું એની દ્રષ્ટિ છે પૂરેપૂરું પાછું આપે છે જ્ઞાન ની પાછળ શક્તિ છે આપણે કઈટી જાય છે ઈ શક્તિ એનું ભજન કરે એના માં આવે છે ભક્ત ને ભગવાન બક્ષીસ આપે છે જીવ એવો છે હજી એમાં નજર પડી નથી ને પૂરી નથી એટલે આ લોચા વાળીયાથી બેઠા બેઠા કોયા નાખે છે અને આમાં વળગી જાય કોઈ કમી કરી રહી પણ આની અજ્ઞાન અવસ્થામાં એક યાદી માં આવતું નથી બે ભાવ એવો છે એટલે આત્મભાવ ખોલી નાખે આઈ નું ઉપર હોય એના વખાણ થાય એટલે આનંદ આવી જાય છે ઊંડું પડે એ ભગવાન ને આ દુનિયા નું સર્જન કરવામાં એ બે ગુણ એને ઉપયોગી છે આપણે તમે આ વેપાર ધંધા રોજગાર કરો છો પણ ઈ શક્તિ આવ્યા વિના તમે નો કરી શકો કઈ સોના નો વેપાર કરવો આ મારી શક્તિ પ્રમાણે છે કામે લઈ નું જાય પછી આ જગત માં જો રાડિયું નાખે શક્તિ બાર થાય ને પછી રાયડું નાખે ભગવાન ના ભક્ત ભગવાન ની નજીક જવું હોય તો આ મેળવું પડે ભાઈ જઈ શકાય શરણમ મમા હે મહારાજ હું કઈ હમલતો નથી શું કઈ હમલતો નથી તમારા પગ પકડું બીજું મને ખબર ન પડે કાયમ યાદી કઈ દોડી રે તો હું જાણું હું સમજે એટલે એ ખાઈ પાટો ચાદરી બોલે તો આ ઘણું છે શક્તિ બોષણ વિનાશ માં છે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય ત્રણેય ભગવાન જ કરે છે અને એ જે ઐશ્વર્યો એ જે કાર્ય પોતાને જ હાથમાં રહે છે એ બીજાને આઈટું અને આપતા નથી ભગવાન સિવાય કોઈ એવો જીવ નથી કે ઈશ્વર સહન કરે એટલું ઈ કરે આપણે આ બોલો જો અમને હૉપે તો નહી કરીએ કહે એમાં હું કહે હું હોપે ભાઈ હું ભાઈ એવું તો હું ભાઈ ને એ પીલો જાણે નીચલ્યા માણસો એમ બોલે નિશ્ચય હોય ભગવાન ના ઓગણચાલીસ ગુણ આવે અને ભગવાન નો આશ્રય હોય તો ત્રીસ ગુણ આવે સંતના એમાં ત્રીસ ગુણ આવે તો ભગવાન ના ગુણ અને નિશ્ચય ના ગુણ અને સંત ના ગુણ એ બે પ્રસંગો પાત કર્યા હોય એને જીણા ચૂંટવા નહીં ભગત મંડળી કરે અમને પછી એમાં ઘટાડતા ઘટવાડતા પોતામાં કૂટેલા નહીં ઘટાડવાની કૂતા જઈએ ખોટો અને તલી આનંદ કેમજી જા રીતે બન બે તું મા એમ મેલી પછી એમ ન ખબર તમે આનું બધું પેલું કરી દો બરાબર કરી દો પણ બરાબર ફીટ બરાબર આવડક ન હોય એટલે બે વાલા મારો ને એલું હાજુ હોય ફાટી હાજો હોય ને એ ફટડા ફાટી ગયો ત્યાં કહ્યું ને મેં તો ગયું તો જો હાજા આ હવે ઘરે વાંચજો કેટલું ફીટ બેઠું એમ પણ અઘરું પડશે હજી હજી અઘરું પડશે આપડે ક્યાં વાંધો છે કેટલી વાર जीव भोग सृष्टि रूपे जीव पोते थे संकल्प कर स्वप्न सृष्टि સ્વપન ની સૃષ્ટિ ને સજી આપે છે એ પ્રશ્ન નો ઉત્તર કરો પછી જેવી જેની બુદ્ધિ તેવું તેને કહ્યું પણ કોઈ યથાર્થ ઉત્તર થયો નહીં जे, जीव ईश्वर थकी पर, कर्म पर ते ए जीव ईश्वर कर्म ने अवप्न सृष्टि ने सृजे स्वप्न सृष्टि अस्थिर है मंदिर हो, हो है, ते एक दिशे दीवो किया दीवा देखाई आए परमेश्वर नमेश्वर नुज समझे मूर्ख हो એક વાત સમજાય જાણે પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખ ને સમજતા ના આવડે અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય બધી ખબર તો કે પડે કેમ ના પડે મગજ ચલાવવું જોઈએ ચલાવ્યો છે શું ભાઈ બોલો જ જવાબ દેવો નઈ ને એટલા પર નો ખબર હોય રીતે કે કે વાતો કરતા હોય તો અમારી વાતો બટી કરતા હોય કરે કરે છે કે બલા કવા તતો વચના આપણે તો બોલે તો વાતું તો ઈ મયલી જોય ન માં કાયકો બનુ વયના ઉત્તર દિયો એવા જ નેવા થી સમજાવી દે પણ આ તો કે નહી તો કઈ ખબર ન હોય ને તો ઘરે અં જાય એટલે હે એટલા ભમજી એટલે નરીન તો કઈ ના ખબર પડે સંકલ્પ તો એક હોય પણ દેશ ને પ્રધાનપણે કરીને નકર થાય કે ભગવાન સૃષ્ટિ આપે ભગવાન સૃષ્ટિ તો અસ્થિર ને જેનું કાર્ય હોય એના ઉપર ભગવાન માં દોષ ન આવે એટલે ત્યાં દેશ નું પ્રધાનપણું લેવું એક ની એક વસ્તુ ને જુદી જુદી રીતે દેખાડે કાચ ના મંદિર નું દ્રષ્ટાંત દીધું મારે દીવો તો એક જ હોય પણ એને અનંત દીવા દેખાડે એ દેશનું પ્રાધાન્ય છે દીવાનું કે જ્ઞાન હોય ખાવા પીવાનું કે આપણે એનો આપણી ઉપર આ જોખમ છે એ જોખમ કોઈ ઉપાડવા તૈયાર કરો વિચાર કરે ખરા સાધુ થયા જ સમજાવશે શું તમારી પાસે કરે નું કરાવવું આવે પણ તમને જ કરતા આવડે ને નવરા બેઠા હોય બીજું હોય એ કરવા જેવું હશે બધું અને આ કરવા જેવું નહી એમ ને એમ હોય મારા મહારાજ તો ગહન છે એટલે ગરીક માં કોઈ મગજમાં ઉતરે પણ મગજમાં ઉતરે એવું હોય દાખલો કોણ કરે આ જગત ની માય કો ક્રિયાઓ હોય ને એમાં કુશળતા પ્રાપ્ત કરી લે મા કુશળતા પ્રાપ્ત કરે માયા ને મુખ્ય જાણી પણ જ્યાં જેનું પ્રધાન પણ ત્યાં તેને જુદું જુદું મૂર્ખ ને સમજતા ના આવ देश होई, ते जेनू होई, ते तेनू परमेश्वर ते देश, कर्मा, माया ते प्रेरक इच्छा देश का प्रधानपणू रह પણ સર્વે પરમેશ્વર ને આધારે છે તે ચાલવા દે ત્યારે એક અનુમાત્ર પણ ન ચાલે તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે પણ પરમેશ્વર ના ગમતા બહાર અણુ માત્ર પણ સર્વ કરતા તે પરમેશ્વર જ છે એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબારમાં પધારતા વચના મૃતમ એવી રીતે મધ્ય પ્રકરણ નું એકવીસ